બેઠા બેઠા મનીષી વાર્તા સાંભળે છે આવો આવો મનીષી બેન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો આ વાર્તાનું નામ છે સુદામા ની વાતા બાળપણ માં કૃષ્ણનો ભાઈબંધ હતો આ શ્રી કૃષ્ણ નો ભાઈબંધ પણ હવે તો સુદામા મોટો થઈ ગયો હતો એના લગ્ન થઈ ગયા હતા પણ એ તો પહેલાના જેવો જ ગરીબ હતો એના શરીર પર નોતા કપડા સુદામા પોતાનું જીવન ચલાવવાનું ખુબ સુદામા માટે મુશ્કેલ હતું હવે એક દિવસની વાત છે સુદામાની પત્નીએ સુદામા કહ્યું અરે મારા પતિ તમે તમારા ભાઈ શ્રી કૃષ્ણ પાસે ભાઈબંધ કહો છો અને હવે તો એ રાજા છે તમે એમની પાસે જાઓ તો ખરા કદાચ તે આ સમયે આપણી કંઈક મદદ કરે અને આપણી ગરીબી દુઃખ દૂર થાય ભાઈબન શ્રી કૃષ્ણ સમજાવવા મનાવવાના અંતે સુદામા તો ભગવાન કૃષ્ણને મળવા માટે ભાઈબન કૃષ્ણ ને મળવા માટે દ્વારિકા ગયા હો ચાલતા ચાલતા ચાલતા उघाड़ा पगे चाल सुदाजल द्वारा बारना पे पोचा ते द्वारे મારે કૃષ્ણ ને મળવું છે દ્વાર પાડે અંદર જઈને કૃષ્ણ ને કહ્યું કે આવો એક માણસ આવ્યો છે મેલો ઘેલો પગમાં નથી જોડા નથી અંગર એક પણ કપડું એક લંગોટી વીતી કૃષ્ણ દોડી ને એમને લેવા માટે છેક મહેલ દ્વાર પર આવ્યા અને સુદામા ને જોયો તો મારો ભેરું સુદામા મારો બાળ એમને અને પોતાની ગાદી પર બેસાડી ને કૃષ્ણ એ સુદામાના પગ પોતાના હાથો થી ધોયા બોલો હા સુદામાને નવરાવા ધોરા सुदाम के पासाओता સંકોચ ને કારણે સુદામા તો પોતાના ચોખાની પોટલી ને છુપાવવા લાગ્યા અને શરમના કારણે સુદામા એને છુપાવી રહ્યા છે બંને માં ખેતતાન થવા લાગી કૃષ્ણ કે લાવો જોઈએ છે શું સુદામા કે ના તમને અપાય એવું નથી અને પોટલીનું નું કપડું બહુ જૂનું અને બહુ પ્રેમથી કાચા ને કાચા ખાવાના શરૂ કરી દીધા મનીષી ઘણા દિવસો પછી મળવાને લીધે કૃષ્ણ કેટલાય દિવસો સુધી સુદામા પોતાના મહેલ રાખ્યા સુદામા ને બહુ મદદ કરી સુદામાને ખબર ના પડે એવી રીતે અનાજ ને કપડા અને ધન આપ્યું એમનું નાનું મકાન હતું એને બદલે ઘણો સુંદર મહેલ બનાવી આપ્યો હો ભાઈ બને અહીંયા પોતાની સાથે રાખ્યો ચીજ વસ્તુ સુદામા ને ખબર ના પડે ને એમ સુદામાના ઘરે પહોંચાડી દીધી હો ભાઈ એવી મદદ કરી ભાઈ બંદ સુદામા હવે કોઈ પ્રકારની કમી નતી પોતાના પોતાનું આખું જીવન આવી રીતે પોતાના ભાઈ બનિબી દૂર કરવા માં દૂર કર્યું લોકોનો